पड़े हाजी बारोबर मुड़ी थी वस्तु ने सतक्त रीते जो सकता था नहीं, नहीं, नहीं, नहीं। દેખાતા બધા એ હતું બહુ જ કળા પહેલી છે આ બધી વાતો સરસ ગોઠવણી સરસ છે જ્ઞાન થયા પછી આવી છે બંને દાદી કે અંબાલાલ બહુ સમજાવવાગડું કોઈ હત્યા મારું બગડે ને બગડે લાલચ ના હોય બે ના હોય એવું ના હોય કુ થાય આ બધું બધું દ્રષ્ટિ બગાડે કઈક લેવાય શરમતી બગાડી છતી ઉપર છતી પર મને એટલું બધું આ બધા ભાવના નરમ કેવું લેવાયા હું નથી માગે એવો માણસ આ તો બઉ કડક માણસ છે એટલે ભાઈ વગર તેથી જ એક ભાઈ બન બોલે હતા ને આ સુપર હિમાન સભાવ ભલા નજી ડ ખરેથી ભગવા નવી છે કેવું ગમે તે નાત ના હોય ગમે તે જાતના હોય તમારી મેળ હોય કે ના હોય અનુભવતા હોય કે ના હોય તમ પામો આ કાલે પેલા બૌસાફ દેસાઈ આવ્યા રવિન્દ્ર કામમાં લાગે અત્યારે આમ ફાટાય ને તો દુર્ભ્યોગ કશું કરવાનો હોય ને દુર્ભ્યોગ પાછા ઘર હતા પાછા તમ નહીત્રો આપડે ના એકલા ના ભાઈ થી લોકો આવડે કોઈના માટે બે અભિપ્રાય નથી એને બી મળ્યા તો એને માટે કોઈ અભિપ્રાય નથી ઉબો દેવો નહીં બધા ધ્યાન બધા રાખજો આ જ્ઞાની દેવ કરીને તેરેજી ધ્યાન કરે કોંતા સિંહા રકના હોય થી મેં બગાડ્યું એ રિઆ દતે તીને શું બોલ એ દી કેવા આ તો કે દીધું છે ને કે અંબાલાલી બેઠા તા વાત ને ફેરફાર કરી નાખી એમાં જ લોકો મોટાયા છે અરે સીરીબેન મને એમ થઈ ગયું હા સીરી ભી કે મારા મન મા પછી કયું તો સારું ચાલુ નથી હું નથી થાય માનિક છે સરખા જ ઉભા થાય છે વાતો સરખી ઉભી થાય છે ગપ્પુ નથી ભય તો એ તો થઈ ગયેલી હતી જોઈ હતી આપડે રૂપક માર્યું રૂપક માર્યું આ બધું અમે ખુલ્લું થયું જ્ઞાન પાડ્યો આપડી વાઘુંગરી વાઘ ડુંગરી ગયા સરસ આવ પણ આગળ વાત આવી ગયા નવી પછી ભાઈ નઈ આવશે તેનો ભાઈ આવશે ત્યાં હાલ કરે શું ભોગવવાનું ઇસ્ત્રીઓ ભોગવિસ્ત્રી ભોગવી કપડા સીધા થઈ ગયા ઘરમાં ઘરમાં હોનારી બંગડી કોઈ લેખતી નથી તમારું એનું એ દેખારી પુરાવ આપી લઈ જવું અને પંદર રૂપિયામાં જાહેર કરતો આપી દેવું તો એમાં હવે આવું કર્યા ઘરમાં પડી ગયું છે દરિયામાં પડી ગયું દરિયામાં પડી ગયું પાછું હિસાબી છે પાંચ લાખ માં કઈક આવે હું સમાન થઈ જવું તો વ્યાજે રૂપિયા દિરાય નહી શું ભાઈ હાલ વાત એમને માં જ રૂપ વ્યાજે શું કરવા જેવો નથી અને હાલવા જશે ને કામ અને તે તારા દારા દસું જ ના પોતાનો દીધો છે આ જે કીધું કે જે ખે ન્યાય એનાથી બહુ ઉકેલ આવી જાય ન્યાય આ બધું ન્યાય છે બન્યું એ ન્યાય બન્યું એ ન્યાય એટલે આ જ્ઞાન આપડી પણ હોય તો આપણને પછી ન્યાય મને ઊંઘવા રેવા ઊંઘવા ના રે વકીલો લઈ જાય વકીલ આપી દેવાનું પેલા કે બે ના બે ધોરણ છે તમારી જાત ને જ ગુસી રહ્યા છે બીજા કોઈ ને ગુસ્યા લાગે ને દેવ લોકો ના ડખા ભગવાન ના ડખો આ લોકો દુશ્મનો કરી નાખે દુશ્મનો આપણે શું લેવાનું તારું મને એ બાજુ થઈ ગયું છે સંધારમાં વ્યવહારિક જ્ઞાન હોય ને આવું બધું બૌદ્ધિક બૌદ્ધિક અને કળા કે બૌદ્ધ કળા માણસ શાંતિ કઈક ધખો થયો પ્રકાર બહુ જાય નહી તો આપડી પોતા શાંતિ રહેવું છે પોતાનું શું ભણવું ખુલાસો ના થાય એટલે આપડે કેવું કે ખુલાસું શું ગુનેગાર છું કે જે રામજી સ્ટોર છે કે રામજી સ્ટોર છે આપડે કઈક રામજી રાજ છે જગત તો મૂળ મજા વારું બધા આવડે કોઈ શું કરે જયારે ગૌરવ કરતો ના આવે પતંગ કેટલી ચડાવે હું ચાલો ગૌરવ કરતો પતની કેટલી ચડાવી એની ઉત્તરાયણ જતી રહી ઉત્તરાયણ પ્રસંગે આજે એમ નામ જ્ઞાન છે પ્રત્યે કઈ બોલું બોલી હવે કોણ નહીં જ્ઞાન રધાર જેવું છે રધાર જેવું છે રધાર જેવું છે એટલે પેલા કાન નો ધોધ બઉો કસન શું કયું સફોન રાખી નહીં શું કહ્યું ફરી વાર કે તારે હાથમાં કુટુંબ થઈ જાય ખબર આપજો આવી દર્શન તો દેખાય આ બધું હા જે જ્ઞાન કરાવે દસ વિચાર ના કરવું ગોપી હા ગોપવાનું જ્ઞાન જ નહીં ગોપવાથી તો મનન ફેકતી કલાસ થઈ જાય ગોખ જો મુંબઈ આવ્યો ત્યારે તારે પેલા વાત થઈ બે દાદા પાસે તમે જ્ઞાન કરીએ છીએ નથી સભ્યતા તો હોવી જ છે સાદા કપડા ના ના વખત ટુકડા ને વેચવાનું હોય તો ઠીક છે આ બધ્યા બધ્યા તેલ ચોકરી લાવી કેટમાં પુલિસ ને જ છે એ તો કઉ કરવું લાગે તે જ છે ના પેલા મને ગના પેલા બહુ મળેલા મને તો સુધરેલા સમાજમાં રહી ગયો પેલા હા એ આ ટોપ છે સમાજ માં રહી ગયો તો એ આથી ઘર ગાલવા ફર્યો નહીં પહેલા ના તમે બધા રડવાના સાહેબ ક્યાં રડ છો મારી પાસે રડવા આવશે કોને રાખી બરોબર છે દાદા ની વાણી બહુ કડક છે તારે શું કોહન વાણી જનુર નથી કરુણા છે એની પાસે શું થયું ચોપડા આ દસા થઈ આપણે હિંદ નાટકી ને નાચું છે એવું કરો નાટકીય કઈ નિયમ કઈ નાખવા પડે કામ તો બોલી નાખી દેવા તૂટી જાય હા બધું ગોઠવું તમે બોલો બોલો પછી ગભરાઈ જાય આવું ના થાય હિંસા કેવાય હિંસા કેવાય એટલે હું ગભરાય ઘડી વાર ગભરાય નાખ હિંસા કેવાય હવે કઈ વાત એ નથી બોલવાનું બંધ કરી અમને કઈ આવ્યું કલાક માં બચાના આવું વિચાર્યું ના હોય ને આવું જે વકીલ બરાબર હતો નઈ પણ આ બીજા તો વિભંગી નાની હોય છે વિભંગી નાની આપણે એ નહી કેવાથી હા આપડું શબ્દ નું લેવલ એવું છે કે અમુક હદ ના પાસ અહી આવી શકે અમુક હદ ના નીચેના આવી શકે અમુક હદા નીચેના ના જે માણસો લોકો ચાલે છે નાખી દે લગર કાયદા એ ચાલે છે પછી જોયા પછી ના પછી દવેરી ખર્ચા જ નથી બેન રોજ હા એ આવશે કૃપા દાદાની કૃપા એ જે દિલ્ગી વાત થઈ કેચલી ગતિ નું દિલદગી હોય છે ને આ દિલગી હોય નીચલી ગતિ નું ત્યાં દિલ્હી ગયા ત્યાં ત્યાં છે બસ વચ્ચે કાયા બધું ચાન્સ કર્યા કર્યા ખેતરમાં જાય ખરો કે તું દિલ તો ગયો કે વસ્તુ તો સમજી ગયો છે અમારે પાર્ટ પૂછે ના આવડે દાદા માં એવું શું જોયું કારણ કે વર્ણન થાય એવું નથી પણ આ શબ્દ થી વર્ણન થાય એવું એટલે આ દિલ લગે નઈ રહી ગયું દાદા શરૂઆતમાં આપણી પાસે આવ્યો ત્યાર પછી પાંચ છ મહિના પછી પદ એવું નીકળે આમ કઈક મોટર સાહેક બધું આમ થઈ છે એટલે પોતાને ધ્યેય પાર પડતો નથી મનુષ્યમાં આવ્યો એનો ધ્યેય છે કઈ મોક્ષ ભાઈ જવું જતા જતા જેટલો માર્ગ કપાય એટલો સારો ધ્યેય મોક્ષ ના માર્ગ માં જેટલો ઓછો થયો એટલો સારો ધ્યેય શું હોય પણ આ તો મોક્ષ નો માર્ગ નહી અન્ય માર્ગો બતાવે અન્ય માર્ગો કેવાય અન્ય આ માર્ગ જ ધેરો હોય ને એતો એતો આપડા શું કહ્યું કે માર્ગ જ નેતા છે મોક્ષ માર્ગ ના નેતા કર્મો ઘણી તો આત્મા શિવ આટલા બધા કર્મો નાની બાબતો ભૂલી જાય છે આપેલો કેટલા યાદ રેમો પરક્ષ માર્ગ જ શાંતિ ને મળે એમાં પછી કશું બધું ખેડૂત જગત આખું ને રાખો છે નિરાકુલ થઈ ગયા તો શું થઈ લાવે દાદા મોક્ષ જે આરાધના કરતો હોય કે આ શાંતિ બાય પ્રોડક્ટ કેવાય મોક્ષની જે આરાધના કરતો હોય મુખ્યપણે જે આરાધના કરતો હોય તેને ખાવા પીવાનું ચોખા હોય ના કરી ચાર રૂપિયા વાળા કિલો જ ખાય છે ને ચાર રૂપિયા કિલો વાળા ખાય કિલો ના ભાવ ના બધા એમાં જાય છે જો ને ન પાણી પીવાનું ઊટ ઉપર ફરનારા માણસ ઊટ ઉપર ઊંટ રહે જય સચિદ અમેરિકામાં લલિત કરી લલિત પટેલ આતો આ બધું દેખાય ખુલ્લું દેખાય દેખાય બધી ના પૂછું હા પાયણી જતી નથી કે છોકરા બધું ક્યાં કે હોય મોડા ના હોય હમણાં જેવું નહીં ચકૃતિ અમુક બાબત માં છે બીજી શીતા બધી પણ બહુ જ મારે એટલું આવું અને મને મજે ના હોય એનો ચી ના મળ્યો હોય દાદા આપડે આશીર્વાદ લેવાનું પૈણી વખતે એવું જ વાંધો તો એટલે મેં ભાઈ દેવાની બગું છોકરો તપાસ કરીશું હા જોડી બોડીઓ ના ગોઠવ કેમ કે છોકરીઓ બધા છે આપી દે બીજા ચાલો ત્યાં ભાઈ દીધા જઈને પછી બેસી જાય કારણ કે એ વાત માં મેળ પહેલી છે કે આ પ્રત્યક્ષ જોઈએ ને પછી મનમાં સસ્તા ભૂલ થઈ ગઈ कोई कहता थे को फरी बात <laughs> चुप चुप कहते चुप तुम कहता रहो हाँ दादा मैं मैंने प्रसंग दादा कहवा लगभग वीस पचीस टका ना बदाज कन्विन्स मैं दादाजी पास पहली वक्त जा नमोरिया अंताणम सीमंदर स्वामी ने उद्देश्य बोलाये પણ આગળ કારકુણ હોય તે કલેક્ટર થયો મામલતદાર હોય કલેક્ટર થયો તો પછી આપડે મામલતદાર કેવું ખરાબ લાગે કે આપડે હિમંતુ સ્વામી ના પુસ્તક જે પેલા અમદાવાદ થી પ્રસિદ્ધ કરેલા એ લગભગ મારી પાસેથી સો એક પુસ્તકો ગયા હું સુધીરભાઈ કારણ કે આ વસ્તુ ને એ પછી ગયું આ કે મેં કોઈ નમો નિયમતા ક્યાં જાય તો એટલું સુધરે તો બહુ આપડે એવું નહીં કહ્યું કે આપડે ક્યાંક બોલાવા છે એટલું કઈક સુધરે સમજી ને બહુ આપણે અહી શું ફાયદો છે કે આપડે ક્વોન્ટિટી કરી નામ નથી કાઢવું એવું સમજ કોનું નામ કાઢવાનું જે નામનો નિકાલ કરવાનું નામ કાઢવું છે જે નામનો નિકાલ એમ નામ કાઢવું છે વાર ના લાગી જાય તારીખ સત્તર આઠ્યાસી રસીક પટેલ ને ત્યાં ભાઈ ધરો બરોડા બપોરે છે મગતરામાં છે મચ્છર મગતરા માંગતરાચ્છર મગતરા એ બધા ગયા દેંગલી ઔરંગાબાદ પુના સુધી કરે તો દેખાે થોડા બધા મકરા મારે આપડે મારી કેટલા આપડે ના ખુલું છે તમારું તો કહે છે ભગવાન શું લેવા આપણે બે કોઈ કે દરકાન દરવાજા તોટે એ તો દરાય છે કે ઇલેક્શન છે કે કે લેખન ખરી ગુરુ તો કે જોડીયું ગ્રીયું બીજ બીજું હા રે એક ના બીજ તો લે હા બદલો લે બદલો આયું તો હા હવે જસુભાઈ કહ્યું કે બાય પ્રોડક્ટ છે ત્યારે મને એવું લાગે છે હજુ પણ કે જીવન માં શાંતિ એ મુખ્ય વસ્તુ છે કારણ કે એક શ્લોક આપણે કવલનયનમ યોગ વિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભરમ સર્વલોનાથમ હવે આખા એમાં શ્લોક માંથી શાંત જેનો આકાર છે એવા ભગવાન હું મુખ્ય વસ્તુ ચારિત્ર બનવું કોઈ માણસ એવો છે જેને સેજે ચારિત્ર હોય એક સવારે પેલી વાત નીકળેલી ને શાંતિ સાહિત્ય ત્યાં કહો છો મને ખ્યાલ હા જેને ચારિત્ર શાસ્ત્રકારો છે ને ચારિત્ર જ નો શાસ્ત્રકારો જે ચારિત્ર કહે છે ચારિત્ર જ નો એ તો ગ્રાંતિ નું ચારિત્ર કેવું છે ખરું ચારિત્ર ગ્રાંતિ નું ચારિત્ર ખરા ચારિત્ર ના એક અંકમાં તમે કેતા છો ને સ્વાદ લાગે તમને તેની બીડી છૂટી જાય રાત્રો લખવામાં આવી જાય રાત્રો લખવામાં શબ્દ હોય શું હોય શબ્દ શબ્દ એટલે શૂલ છે વાણી શૂલ છે શબ્દ એ શૂલ છે તમે સારી હોય પાંચ હજુ ચાલી એની ભાષાના ભાષાના એના માટે વાત કરું છું બહાર ના ખાય બાકી એના પર મુખ્ય આધાર છે બા આગળની વાત જ નથી ને ના કરો પરિક્ર ના કરો એ બધું બહાર તમારે એવું કેવું પડશે આ તો અહીં ભાષાનું તમારે શકતા બાર ની ભાષાનું બારે જીગીએ છે શું છે રાત્યમાંથી નીકળવા નીકળવાનો ફાંફો ત્યાં દસ બહુ જરા ફાંફા માર્યા એ પાંચથી વધુ ફોફા માર્યા કયું નહિ દાદા ત્યાં એક કલાક બધું આવી ગયું આયા ફયા છે આયા ફસાયા છે બધા તો ફસાયેલા કેવી રીતે એ કઈ હજુ એના ઉપર આપ પ્રકાશ આપો કારણ કે વિચાર કરીને ગયા જન્મ કે ભાઈ અમુક મારે થવું છે અમુક વૃત્તિઓ રહી અમુક ઈચ્છા નથી તો કઈ બચાય પણ બીજા કઈ પસાયત નથી ને એને જેલમાં ખાતે એને કશું એમ તો ઓછો લાગતો ફરી એવો ધંધો કરે નઈ કરે જ છે ને